લૂકની લખેલી શું એનો બીજો અધ્યાય લૂકની લખેલી શું વાર્તા અધ્યાય બીજો તે દિવસોમાં કઈસર એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય કુરોનિયસ સીરિયા પ્રાંતનો હાકેમ હતો તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા અને યુસફ પણ ગાલિલના નાઝેર શહેરમાંથી યહુદિયા મધ્ય દાઉદનું શહેર જે બેથલેહમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેબી પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાનો હતો તેઓ ત્યાં હતા એટલામાં તેના દિવસ પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો તેણે તેને કપડામાં લપેટીને ગભાણમાં સુવાળ્યો કારણ કે તેઓને માટે धर्मशाला में कई जगह नती तो देश में घेटा बाढ़ रा खेतर में रही ने, ने साचवता प्रभु ना एक दूत आभ रो ने प्रभु गौरव प्रकाश तेनी आसपास दखायो घयभीत थे दूते कहूं बिहोमा के केम के जुओ हूं मोटा आनंद सुन कहू छू सर्व लोग के आज દાઉદના શહેરમાં તમારે સારુ એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે તમારે માટે નિશાની છે કે તમે એક બાળકને કપડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઉંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા બાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને યુસફને તે ગભાણમાં સુતેલા બાળકને તેઓએ દીધા તેઓને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તેઓએ જાહેર કરી જે ઘેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારા અચરત થયા પણ મરી અમે સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તા જોયું તેને લીધે તેઓ દેવનો મહિમા સ્તુતિ કરતા પાછા ગયા આઠ દિવસ પૂરા થયા પછી તેને સુન્નત કરવાનો વખત આવ્યો ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું કે જે નામ તે ત્યાર પહેલા દૂતે પાડ્યું હતું મૂષાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસ પૂરા થયા ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને ત્યારે પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરના બે બચ્ચાનો યજ્ઞ કરવા માટે તેઓ તેને યરૂ લાવ્યા ત્યારે જુઓ સિમિયોન નામે એક માણસ યુરૂસાલેમમાં હતો તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો તે ઇસરાયેલના દિરાસાની વાત જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા તું મળશે નહીં તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા માટે તેના માતા પિતા તેને અંદર લાવ્યા ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહું કે ઓ સ્વામી હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે કેમ કે મારી આંખોએ તારું તારણ જોયું છે તેને સર્વ લોકની સન્મુખ તે સિદ્ધ કર્યું છે વિદેશીઓને પ્રકાશ આપવા માટે તારા ઇસરાયલ લોકોનો મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે તેના સંબંધી જે વાતો કહેવામાં આવી હતી તેથી તેના માતા પિતા આચરત થયા હતા સીમ્યોને તેઓને આ સુવા દીધો અને તેની માં મરિયમને કહ્યું કે જો આ બાળક ઈસરાયેલમાંના ઘણાના પડવા પાછા ઉઠવા સારું જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે હા અને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે એ માટે કે ઘણા માણસોના મનની કલ્પના પ્રગટ થાય આશેરના કુળની ફનુએલની દીકરી હાના નામે એક પ્રબોધિકા હતી તે ઘણી વૃદ્ધ થઈ હતી તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી તે મંદિરમાંથી નહીં રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થના સહિત ભક્તિ કર્યા કરતી તેણે તે વખતે ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી અને જેઓ યરૂસલેમના ઉદ્ધારની વાત જોતા હતા તે સર્વ તેના સંબંધી વાત કરી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી તેઓ ગાલિલમાં પોતાના શહેર નાઝરે પાછા ગયા તે છોકરો મોટો થયો અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો અને દેવની કૃપા તેના પર હતી તેના માતા પિતા વર્ષો વર્ષ પર્વમાં યુરૂસાલેમ જતા હતા તે બાર વર્ષનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયા પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યા ત્યારે છોકરો ઈસુ યરૂ સાલેમમાં પાછળ રહ્યો અને તેના માતા પિતાને તેની ખબર પડી નહીં પણ તે સંઘમાં હશે આમ એક મજલ જેટલે ગયા પછી પોતાના સગાઓમાં તથા તેને શોધ્યો તે તેઓને મળ્યો નહીં ત્યારે તેઓ તેને શોધતા શોધતા યરૂ પાછા ગયા ત્રણ દિવસ પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરૂની વચમાં બેઠેલો તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો જોયો જેઓએ તેનું સાંભળ્યું तो बधा बुद्धि थी ते उत्तरो विस्मित थे जोई अचल थी पम्यानी पूछू के दीकरा तू अभी रीते केत तारा पिताए तारा में दुखी थी तारी शोध कर ते शाटे मारी शोध कर शू तुम्हें जाता ना कि मार पिता ने त्या होविए आज बात ते ने कही समझा नहीं તે તેઓની સાથે ગયો અને નાજરે આવીને તેઓને આધીન રહ્યો અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી ઈસુ જ્ઞાનમાં તથા કદમાં દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો